ભૂતગઢનું લક્ષણ આપણે જોયું કે પૂરણ અને ગલન પૂરણ એટલે ભેગા થવું ગલન એટલે છૂટા પડવું એકમાત્ર પૂતગઢની અંદર આ લક્ષણ છે બાકીના કોઈ દ્રવ્યની અંદર આ લક્ષણ નથી એટલે બાકીના દ્રવ્યો બધા અખંડ છે એમાંનો એક પણ પ્રદેશ ક્યારેય પણ છૂટો પડે નહીં અને પૂતગઢની અંદર હંમેશા સતત સમય સમય પૂર્ણ ગલનની ક્રિયા ચાલુ રહે અને ભૂતગળની અંદર ચાર મુખ્ય ગુણ છે જેનાથી ભૂતગળ અન્ય દ્રવ્યોથી અલગ પડે છે જુઓ દરેક દ્રવ્યની અંદર છ સામાન્ય ગુણો હોય અને દરેક દ્રવ્યની અંદર કોઈને કોઈ વિશેષ ગુણ હોય કે જે એને બીજા અન્ય દ્રવ્યોથી અલગ ટાળે છે તો જે છ સામાન્ય ગુણો છે કે જે દરેક દ્રવ્યમાં હોય એમાં અસ્તિત્વ વસ્તુત્વ એ આમાં નથી હું બધે આમાં ક્યાંય નથી પ્રદેશત્વ પ્રદેશત્વ કેટલા થયા અસ્તિત્વ વસ્તુત્વ પ્રદેશત્વ દ્રવ્યત્વ પ્રમેયત્વ પ્રમેય પ્રમેયત્વ પ્રમેય અને અગુરુ લઘુત્વ આ છ સામાન્ય ગુણો દરેક દ્રવ્યમાં હોય અગુરુલઘુત્વ અગુરુ લઘુત્વ સમજાણું હવે દરેક દ્રવ્યની અંદર તમે સમજાવો છો દરેક દ્રવ્યની અંદર કોઈને કોઈ વિશેષ ગુણ હોય કે જે બીજા દ્રવ્યોમાં ના હોય અને એ વિશેષ ગુણને કારણે એ દ્રવ્ય ઓળખાય તો આપણે છ દ્રવ્યોનો વિચાર કરીએ તો છ દ્રવ્યના વિશેષ ગુણ કયા છ દ્રવ્યની અંદર આ જે છ સામાન્ય ગુણ કીધા એ તો બધા દ્રવ્યોમાં હોય પણ વિશેષ ગુણ દ્રવ્યમાં અલગ હોય તો પહેલો જીવ તો જીવનો વિશેષ ગુણ ચેતના ચૈતન્ય જ્ઞાન દર્શન અથવા તો એક શબ્દમાં મૂકવો હોય તો ઉપયોગ હવે આ ગુણ જે છે એ તમને બીજા કોઈ દ્રવ્યમાં નહીં મળે તો જાણવાનું કામ એકમાત્ર જીવ કરી શકે બીજું કોઈ દ્રવ્ય ના કરી શકે પછી ધર્માસ્તિક ધર્માસ્તિક વિશેષ ગુણ ગતિ સહાયકતા એ કામ બીજું કોઈ દ્રવ્ય ના કરે માત્ર ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય સ્થિતિ સહાયકતા બીજા કોઈ દ્રવ્યની અંદર આ ગુણ ના હોય એનાથી જુદું પડે આકાશ હસ્તિકાની અંદર અવગાહ જગ્યા આપવી સ્પેસ તો એ કામ પણ બીજું કોઈ દ્રવ્ય કરી ના શકે અને કાળની અંદર વર્તના નવાને જૂનું કરવું એ કામ કાળનું છે વર્તના વર્તના અને ભૂતગળમાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ આ ચાર સ્પર્શ રસ ગંધ અને વર્ણ આ ચાર ભૂતગઢ સિવાયના કોઈ પણ દ્રવ્યની તમને ના મળે એટલે આ ચાર એના ગુણોથી ભૂતગળ દ્રવ્ય બીજા દ્રવ્યથી અન્ય દ્રવ્યથી અલગ પડે છે ભૂતગળના પરમાણુમાં પણ આ ચાર હોય સ્કંદમાં પણ આ પછી ભૂતગળની અંદર બીજા અમુક ગુણો હોય પણ એ સ્કંદમાં હોય એટલે સ્કંદ એટલે ખબર પડે હવે ઘણા બધા પરમાણુનો સમૂહ એમાં બીજા થોડાક ગુણો હોય કે જે પરમાણુમાં ના હોય તો પરમાણુમાં અને સ્કંદમાં બંનેમાં જે ચાર ગુણો છે એ સ્પર્શ રસ ગંધ અને ઉબરડા સમજણું હવે અહીંયા આપ્યું છે ને આ એના મુખ્ય સ્વાભાવિક લક્ષણો કહેવાય તો સ્પર્શ કેટલા પ્રકારના તમે જોઈને કહી શકો એક ખોટી સ્લાઇડ મૂકવાની જરૂર છે આઠ પ્રકારના સ્પર્શ તો કોઈ પણ પૂતગલની અંદર એ પરમાણુ હોય કે પૂતગલ સ્કંદ હોય આમાંના બે સ્પર્શ હોય હોય હોય છે શીત અને ઉષ્ણ શીત એટલે ઠંડુ ઉષ્ણ એટલે ગરમ સ્નિગ્ધ અને વૃક્ષ સ્નિગ્ધ એટલે ચીકણું વૃક્ષ એટલે કોરું સૂકું પછી લઘુ અને ગુરુ એટલે હળવું અને ભારે અને મૃદુ અને કર્કશ સ્મૂધ હોય કાં તો ખરબરચૂડું હોય આ આઠ જે ગુણો કીધા સ્પર્શના ભૂતગઢના એ સ્પર્શ આમાંનો કોઈ ને કોઈ કોઈ પણ પૂરકળખી પરમાણુમાં હોય પછી રસ તીખ કટુ કષાય આમલ અને મધુ તીખો કડવો કષાય એટલે હે તુરો આમળેટ એટલે ખાટો મધુર એટલે મીઠું આ પાંચ પ્રકારના રસ પછી તમે એની જે મેળવણી કરો એનાથી અનેક પ્રકારના રસ બને હે ને એ તમારી જીભના એને શું કહી શકાય કે જીભની જે શક્તિ જે છે ને એના પર આધારિત છે સારી ગંધ અને દુર્ગંધ સુગંધ અને દુર્ગંધ અને વર્ણ જો એનું એકદમ સહેલામ સેલી રીતે સમજવું હોય તો લાલ પીળોની વાદળી મૂળ રંગે કહેવાય એમાં ધોળોને કાળો ઉમેરી દો આ મૂળ રંગ ધોળો કાળો અને લાલ પીળોને વાદળી જો કૃષ્ણ એટલે કાળો બરાબર નીલ એટલે વાદળી લોહિત એટલે લાલ હારિદ્ર એટલે પીળો અને શ્વેત એટલે જો કાળો અને છેલ્લે શ્વેત વચ્ચમાં લાલ પીળોને બાંધ આ બધું તમને પૂતગળમાં મળે અને બોલો હવે મને કહો તમે કે આ બધું જે છે એ પૂતગળની અંદર હોવાને કારણે જીવ એમાં આકર્ષાય છે સમજાણું જીવ પુદગળ પ્રત્યે કેમ આકર્ષાય છે ભૂતગળમાં રહેલું આ જે વિશેષતા એને કારણે જીવ ભૂતગઢ તરફ આકર્ષાય છે અને ભૂતગળને ભાવ આપે છે એટલે ભૂતગળ ભાવ આપેલી શું થાય તમે કોઈને ભાવ આપો તો તમારા ઘરે આવે કે નહીં તમારા ઘરને બહારને આવીને ભૂલ તમે ભાવ ના આપો તો શું કરે તો જો તમારે ભૂતકાળથી છૂટવું હોય તો શું કરવાનું ભૂતકાળને ભાવ ના આપો તો તમે ભૂતકાળથી છૂટી શકો પણ અહીં તો તમે તો જરાક આમ કોઈ ભાવતી વસ્તુ આવી એટલે હે દોડથી જ આવે જ ને પછી ઘર કરીને બેસી જાય પછી એના વિશેષ લક્ષણો છે કે જે વૈભાવિક લક્ષણો કહેવાય છે વૈભાવિક એટલા માટે કે એ માત્ર સ્કંધમાં હોય પરમાણુમાં ના હોય પરમાણુ શુદ્ધ છે સ્વાભાવિક છે અને જેવો એક પરમાણુ બીજા પરમાણુ થતા ભળ્યો એટલે એ અશુદ્ધ થયો અશુદ્ધ થયો એટલે વૈભવિક સ્વરૂપ થયું વૈભાવિકને વિશેષ ભાવ પણ કીધો છે અથવા તો વિભાવને તમે સ્વભાવમાંથી બહાર નીકળી જાઓ એટલે વિભાવ તો પરમાણુ જ્યારે પોતે બહાર નીકળીને બીજા પરમાણુ સાથે જોડાય છે એટલે એ વિભાવમાં આવ્યો કહેવાય તો જ્યારે સ્કંદ બને છે ત્યારે એ સ્કંદની અંદર બીજા જે છ પ્રકારના એના લક્ષણો છે અથવા તેના જે પરિણામો છે એ પેદા થાય છે એમાંનો પહેલો શબ્દ અંધકાર જો પ્રકાશનો અભાવ એ અંધકાર નથી અંધકાર એ પોતે જ એક પ્રકારનું ભૂતગળનું પરિણામ છે અમુક પ્રકારના પૂતગળો ભેગા થાય સ્કંદન રૂપે એટલે અંધકાર એને તમસ કાય કે છે તમસ એટલે અંધકાર સમજાણું ઉદ્યોગ પ્રકાશ આતપ આતપ તો ખ્યાલ આવે આતપ ના લ્યો તમે કોઈ પણ ગરમ વસ્તુ હોય ગરમ વસ્તુની સામે તમે ગરમી લો ને આતપ એ જ પ્રમાણે પ્રભા સવારના ફોરમાં સૂર્યજી ઉગ્યો ના હોય પણ ઉગવાની તૈયારીમાં હોય ત્યારે જે પ્રકાશ છે એને પ્રભા કહેવાય અને છાયા છાયા એટલે પડછાયો બોલો પડછાયાની અંદર પણ એ દ્રવ્ય કોઈ પણ પૂતગણનું એક એવું ત્યાં સમૂહ છે કે જે છાયા રૂપી આપણને દેખાય છે હવે આવું કેનાર સર્વજ્ઞ સિવાય કોણ હોઈ શકે પછી પૂતગળની આઠ મહાવર્ગણા આમાં આપણે આઈ થિંક ભાષા છે પણ શ્વાસોચ્છ્વાસ નથી લીધી ચાર્ટમાં વર્ગણાનો અર્થ છે જથો પરમાણુઓનો જથ્થો એને વર્ગણા કહેવાય આમાં શ્વાસોચ્છવાસ નથી પણ હું તમને કહું છું હા એમાં નથી મને ખબર અમુક અમુક વસ્તુ અમે નથી રાખી અંદર જાણી જોઈને તમને કોઈ એવો પ્રશ્ન થવો જોઈએ કે આમાં આ કેમ નથી નહીં તો ધ્યાનમાં તમે તમે ધ્યાનથી જોવો છો કે ખબર કેમ પડે એટલે યોગેશભાઈ આ એક ઉપકાર હતો આપણા હા ઘણા લોકો ઊંટા ધ્યાનમાં પણ અત્યારે જુઓ એમાં પાંચ શરીર છે પાંચે પાંચ શરીર એ પણ પૂતગળના બનેલા છે એટલે જળ છે પૂતગળ જળ છે અત્યાર સુધી મેં એ તો ખ્યાલ આવી ગયો ને બધાને કે ભૂતગળ એ જળ છે તો પાંચે પાંચ શરીર જે છે એ જળ છે એમાં પહેલું અવદારિક લીધું અવદારિકનો અર્થ છે ઉદાર એટલે મોટું એટલે સ્થૂળ સૌથી સ્થૂળ વર્ગણા ઔદારિક અચ્છા વચમાં એક તમને કહી દઉં કે પરમાણુઓનો જે જથ્થો ભેગો થાય એની એક નિયમ હોય છે એની અંદર કે અમુક જથ્થો જ્યારે હોય એ જ પરમાણુઓનો તો એ અવદારિક શરીર બને અમુક જથ્થો જે હોય તો એ વૈક્રિય બને શરીર અમુક જથ્થો હોય તો એ આહારક શરીર બને અમુક જથ્થો હોય એ તેજસ શરીર બને અમુક જથ્થો હોય એ કાર્બન શરીર બને એ જ પ્રમાણે અમુક જથ્થો હોય એ મનોવર્ગના એટલે મન બને અમુક જથ્થો હોય એ ભાષા બને વચન અને અમુક હોય તો એ શ્વાસોચ્છ્વાસ બને હવે માની લો કે ઔદારિક શરીર છે ઔદારિક શરીર જીવ છોડે જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય મૃત્યુ પામે ઔદારિક શરીર છોડે છે દેવનારક હોય તો વૈક્રે શરીર છોડે છે તે ઔદારિક શરીર છોડે ત્યારે એ શરીરના પરમાણુ વિખરાઈ જાય એ વિખરાઈ જાય પછી એ જ પરમાણુ જુદી રીતે ભેગા થઈ અને વૈક્રિય શરીર પણ બની શકે સમજણું એટલે પરમાણુ પોતે જે છે એ તો એક જ સરખા હોય બધા પણ એમાંથી જે બનતા શરીરો એ અથવા તો વર્ગણાઓ જથ્થાઓ એ જથ્થાઓ પણ અમુક એના નિયમ પ્રમાણે જ્યારે ભેગા થાય ત્યારે ઔદારિક બને વૈક્રિય બને આહારક બને તેજસ બને કારમણ બને મન બને શ્વાસોચ્છ્વાસ બને કે ભાષા બને સમજણું તમે જે બો આપણે જે બોલીએ છીએ એ વચન વર્ગણા છે એમાં શું બને કે લોકની અંદર રહેલી વચન વર્ગણાઓ ભાષા વર્ગણાઓના પૂજ્ગલ પરમાણુઓ છે એને આપણે ગ્રહણ કરીએ છીએ ગ્રહણ કરી અને શબ્દરૂપે કે ભાષા રૂપે છોડીએ છીએ અને એ વર્ગણાની અંદર એવી એક તાકાત છે શક્તિ છે કે જે તમારા શ્રોત્રેન્દ્રિય કે જેની પાસે એક એવી શક્તિ છે કે એને ગ્રહણ કરી શકે અને એ જે બોલવાનું બોલ્યા છે એને તમે સાંભળી શકો સમજાણું હવે એ છોડેલા શબ્દો એ ભાષા વર્ગણાના વચન વર્ગણાના પૂતગળોના તમે જે પરમાણુઓ છોડ્યા ભાષા રૂપે લોકની અંદર ફરે છે ચૌદ રાજની અંદર આજે પણ પ્રભુ મહાવીરની કે સિમંદર પરમાત્માની કે ચોવીસ ચોવીસ તીર્થંકર આ અવસરપેની કે મહાવીર ક્ષેત્રમાં વિહરતા વીસ તીર્થંકર પરમાત્માઓ જે દેશના આપી રહ્યા છે એ દેશના પૂર્ગ પરમાણુ ભાષા વર્ગના આજે પણ લોકની અંદર અસ્તિત્વ ધરાવે છે તમારી એવી એક તાકાત હોય શક્તિ હોય તો તમે એ વર્ગના એ ભાષા વર્ગના પુત્ર પરમાણુને ગ્રહણ કરી અને તમે સાંભળી શકો તમે રેડિયો સાંભળો અને ટીવી જુઓ હજારો માઇલ દૂર રીલે થાય છે બ્રોડકાસ્ટ થાય છે તમે અહીંયા બેઠા બેઠાને સાંભળી શકો છો જોઈ શકો છો ખરું પણ એની ગતિ એવી છે કે તમે જ્યારે ત્યાં બ્રોડકાસ્ટ થાય છે તરત તમે જોઈ શકો છો સાંભળી શકો છો તો આજે પણ વૈજ્ઞાનિકો એમ કહે છે કે સો લાઇટિયર્સ દૂર રહેલો કોઈ પણ એક ગ્રહ હોય સો લાઇટિયર્સ એટલે ખ્યાલ છે ને લાઇટ એટલે પ્રકાશ પ્રકાશને ની ગતિ કેટલી એક સેકન્ડની અંદર એક લાખ છ્યાસી હજાર માઇલ પ્રકાશની ગતિ કરી શકે છે પ્રકાશ ગતિ કરી શકે છે બરાબર તો એમ કે છે કે સો લાઇટ ઇયર્સ એટલે સો વર્ષ એક એક લાઇટ યર્સના એક લાખના છ્યાસી હજાર માઇલ મલ્ટિપ્લાય બાય એટલી સેકન્ડ સો વર્ષની અંદર જેટલી એટલા લાઇટ યર્સ દૂર રહેલા ગ્રહ ઉપર જે બીના જે ઘટના ઘટી હોય તો તમે એનાથી સો લાઈટયર્સ દૂર હોય તો તમને એ ઘટના સો વર્ષ પછી દેખાય આ વૈજ્ઞાનિક છે એ જ પ્રભુએ છોડેલા દેશનાની અંદર વચન મરગણાના પૂતગલ પરમાણુ આજે પણ લોકની અંદર સંભવિત છે અસ્તિત્વ ધરાવે છે તમે આજે પણ રુજુવાલિકા નદીને કિનારે જઈ અને જો ધ્યાન ધરો તો તમને આજે પણ પ્રભુ મહાવીર સાથે તમે સંપર્ક સાધી શકો અસંભવિત નથી આ બરોબર તો ઔદારિક શરીર મનુષ્ય અને તિરેન્જને હોય વૈક્રીય શરીર દેવ અને નારકીને હોય નારકીના જીવોને હોય અને ક્યારેક કોઈ મનુષ્ય તિરેંજને વૈક્રીય લબ્ધિથી વૈક્રીય શરીરની પ્રાપ્તિ થઈ શકે છે એને વૈક્રીય લબ્ધિ કહેવાય વૈક્રિયનો અર્થ છે જુદા જુદા આકારો બનાવવા તો દેવ અને નારકીના જીવો પોતે પોતાના શરીરના અલગ અલગ આકારો બનાવી શકે છે એ આ વૈક્રીય શરીરના કારણે જાણું આહારક શરીર જે છે એ ચૌદ પૂર્વધારી મુનિ મહારાજને માત્ર ચૌદ પૂર્વધારી મુનિ મહારાજને જ્યારે કોઈ તીર્થંકર પરમાત્માની હાજરી ન હોય અને પોતે દૂર હોય ત્યારે કોઈ તત્વો વિશે કોઈ પ્રશ્ન થાય ત્યારે પોતે પોતાના ખભાવમાંથી એવા શુદ્ધ આહારક પૂતગલ પરમાણુના વર્ગણાને એવા પૂતગલ પરમાણુને ગ્રહણ કરી પોતે અને એક શરીર બનાવે છે પરમ શુદ્ધ શરીર હોય સ્ફટિક જેવું હોય અને અદૃશ્ય હોય એક હાથનું હોય અને એ શરીર દ્વારા પોતે ભગવાનના સમરૃષ્ણમાં જઈ પ્રશ્ન પૂછી અંતર્મુહૂર્તની અંદર પાછા આવી અને એ શરીર પાછું સમાવી દે એ આહાર પુત્ર આહારક શરીર કહેવાય એ વખતે આત્માના પ્રદેશો પોતાના મૂળ ઔદારિક શરીરમાં પણ હોય અને એનું એક્સટેન્શન એ આહારક શરીરમાં પણ હોય તો માનો કહીથી મહાવેર ક્ષેત્રમાં ગયા હોય એ આહારક શરીર લઈને તો અહીંયા પણ આત્મપ્રદેશો હોય અને વચ્ચમાં જેટલી એની મર્યાદા છે એ બધા જ આત્મપ્રદેશો ત્યાં સુધી ફેલાયેલા હોય અને એ આ રક્ષરીની પણ પૂર્ણપણે પોતાના આત્મપ્રદેશો હોય કે જે ત્યાં સમર્ષમાં જઈ અને પ્રભુને પ્રશ્ન કરી જવાબ મેળવી અને બુદ્ધ પાછા આવી જાય વૈક્રીય શરીર ધારી દેવો જ્યારે ભગવાનના સમરસણમાં આવે ત્યારે પોતાના મૂળ શરીરો ત્યાં હોય પોતાના દેવલોકમાં હોય અને ઉત્તર વૈક્રીય શરીર કરી અને ભગવાનના સમર્ષણમાં પ્રભુને દર્શન વગેરે કલ્યાણકોમાં પોતે આવે તો એ આત્મપ્રદેશો ક્યાંય પણ એક આત્મપ્રદેશ ખંડિત ન થાય એ આત્મપ્રદેશો ત્યાં પણ હોય અને ત્યાંનું એક્સટેન્શન આખા રસ્તે જ્યાં સુધી દેવો અહીંયા આવે પ્રભુના સમર્થમાં આવે ત્યાં સુધી હોય અને ત્યાર પછી તેજસ અને કાર્વણ તેજસ દેહ અથવા તો તેજસ વર્ગણા અને કાર્મણ વર્ગણા દેહ દરેક સંસારી જીવને જ્યાં સુધી એનું નિર્વાણ ન થાય એને મોક્ષે ન જાય ત્યાં સુધી કાયમ હોય એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે જીવ જતો હોય ત્યારે જો મનુષ્ય તિરંજ હોય તો પોતાનું ઔદારિક શરીર અહીંયા મૂકી તેજસ અને કાર્બન શરીર સાથે બીજી ગતિમાં જાય અને આપણે શરૂઆતમાં વિચાર કર્યો એ પ્રમાણે તેજસ શરીરનું કામ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંથી આહાર રૂપે ત્યાં રહેલા ભૂતગલ પ્રમાણુને ગ્રહણ કરીને શરીર રૂપે ઇન્દ્રિય રૂપે ભાષા રૂપે મંદ રૂપે વગેરે રૂપે પરિણામ આવે એ તેજસ્રનું કામ અને કેવી રીતે પરિણામ એક કાર્બન શરીર નિમિત્ત છે તેજસ શરીરનું કાર્ય શું તો કે તેજસ જીવ જ્યાં એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે જતું હોય ત્યાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં રહેલા પોતાને પોતે જો તે મનુષ્ય તે હોય તો ઔદારિક શરીરના વરગાણો વરગણાઓ પડી છે તો એમાંથી એ વરગણાઓનેમાંથી એવા પૂતકાલ પરમાણુઓને ગ્રહણ કરી અને પોતે ઔદારિક શરીર બનાવે છે એ વખતે એ શરીર બનાવવામાં એ શરીરની ઉત્પત્તિનું મૂળ કારણ કાર્બન શરીર અને ઉત્પત્તિની અંદર નિમિત્ત કારણ તેજસ શરીર તેજસ શરીરને કારણે એ શરીર બને છે અને કેવું શરીર બને છે એ કાર્બન શરીર નક્કી કરે કાર્બન વર્ણ નક્કી કરે તો તેજસ શરીર અને કાર્બન શરીર કાયમ માટે સંસારી જીવને સાથે જ હોય જ્યાં થયો ત્યાં પણ હોય અને જવાનો હોય મૃત્યુ પામ્યા પછી વચમાં પણ એની પાસે એની સાથે આ બે શરીર હોય છે કાર્બન શરીર આપણું આપણી સાથે હોય છે કાર્બન શરીર એટલે કર્મ કર્મનો જથ્થો એ રૂપે જે અંદર કાર્બન શરીર બને છે એ શું કામ કરે છે કાર્બન શરી શું કાર્બન શે બીજા કર્મ આપણે જે ગ્રહ કરીએ છીએ એમાં નિમિતરમિત્ત બનતા કાર્બન શરીર એ આપણી સતત એની કન્ટિન્યુઅસ પ્રવૃત્તિ અને તેજસ શરીર જે આપણી સાથે કાયમ છે એ શું કામ કરે છે આજે પણ આપણે જે આહાર લઈએ આપણે લંચમાં તમે જે લઈ આવ્યા ને હવે તમે તેજસ કમે લગાડી દીધું તેજસ્રી તમારું એક ખોરાકને પચાવવાનું કામ કરે છે તો જેનું તેજસ્રીર નબળું એની પાચનશક્તિ નબળી તેનું જેનું તેજસ્રી જોરદાર એની પાચનશક્તિ જોરદાર એમ પૂછે છે કે એ બી કર્મને આધીન છે જ્યાં સુધી આપણે મોક્ષે ના જઈએ ત્યાં સુધી બધી જ પ્રવૃત્તિઓ અને વૃત્તિઓ કર્મને આધીન છે માટે કર્મથી છૂટો એમ કે છે જ્ઞાનીઓ છૂટો નથી મને તેજસ શરીર જોઈતું નથી મને કાર્બન શરીર જોઈતું નથી મને અવદારિક શરીર જોઈતું નથી મને વૈકરી શરીર જોઈતું મને નથી જોઈતું આહારક નથી ભાષા નથી મન કે શ્વાસોચ્છ્વાસ આઠ વર્ગણામાંથી એક પણ વર્ગણા મને જોઈતી નથી નક્કી કરો કારણ કે જ્યાં સુધી એ હશે ત્યાં સુધી જીવ સંસારમાં રખડવાનો છે પ્રશ્ન ભાવ એ આત્માની અંદર ઉત્પન્ન થાય છે અને મનની અંદર વિચાર ઉત્પન્ન થાય છે વિચાર જે છે એ મનોવર્ગણાના પૂજગલ પરમાણુઓને ગ્રહણ કરી અને છોડીએ આપણે વિચાર રૂપે એ વિચારશે અને જે ભાવ કરીએ છીએ આપણે એ આત્માના પરિણામ છે આત્મામાં ઉત્પન્ન છે ભાવની અંદર નિમિત્ત કર્મનો ઉદય હોઈ શકે અને છે અને એ જ પ્રમાણે ભાવની અંદર અન્ય નિમિત્ત પણ હોય કોઈ વસ્તુ પણ હોય કોઈ વ્યક્તિ પણ હોય કોઈ પરિસ્થિતિ પણ હોય તો સમજી લેવાનું કે બે પ્રકારના નિમિત્ત છે એક બાહ્ય નિમિત્ત એક અંતરંગ નિમિત્ત તો બાહ્ય નિમિત્તની અંદર ત્રણ આવે કોઈ વ્યક્તિ આવે કોઈ વસ્તુ આવે કોઈ પરિસ્થિતિ આવે અંતરંગ નિમિત્તની અંદર કર્મનો ઉદય એ વખતે પણ એ વખતે પણ આત્માની શક્તિ એટલી છે એમણે કોઈએ પ્રશ્ન કર્યો છે કે દ્રવ્યની શક્તિ આટલી છે તો નિમિત્તને શું કામ આત્માની શક્તિ એવી છે અને એટલી છે કે એ વખતે એને એ નિમિત્તને અનુરૂપ ભાવ કરવો કે ન કરવો એમાં જીવ સ્વતંત્ર છે કોઈ પણ નિમિત્ત સામે આવે એવી વખતે પણ આત્માની અંદર એવી શક્તિ છે કે જે શક્તિથી એ નિમિત્તને અનુરૂપ કે અનુકૂળ ભાવ કરવો કે ન કરવો એમાં ભળવું કે ન ભળવું ગમે તેટલો કર્મનો ઉદય હોય છતાં પણ ગમે તેવા નિમિત્ત સામે હોય છતાં પણ ઉપયોગની તાકાત છે આત્માની એ શક્તિ છે કે એમાં ભળવું કે ન ભળવું એમાં એ સ્વતંત્ર છે આત્માની એ સ્વતંત્રતા છે જો એમ ના હોય તો કોઈ કોઈનો એ મોક્ષ ન થાય જો કર્મના ઉદય પ્રમાણે જો જીવો વર્તતા હોય કાયમ માટે કે જે રીતે સંસારે જેવો વર્તી રહ્યા છે તો એ સંસારનો અંત ક્યારે પણ ન આવે પણ આત્માની શક્તિ કર્મની શક્તિ કરતાં અનંત ગણી છે બેની જોકે સરખામણી જ નથી શકે પણ સરખામણી કરવી હોય તો તમે કહી શકો કે આત્માની શક્તિ કર્મની શક્તિ કરતા અનંત ગણી છે એક પૂતગણની અંદર શક્તિ છે આપણને કેમ ખબર પડી ઓગણીસો ને પિસ્તાળીસની અંદર જ્યારે એટમબોમ્બ સુધાણોને ફોડ્યો ત્યારે ખબર પડી કે એક અણુની અંદર આટલી શક્તિ છે એ ભૂતગની શક્તિ છે પણ એના કરતાં પણ અનંતગણી શક્તિ આત્માની છે માત્ર આપણને એ શક્તિનો વિશ્વાસ થવો જોઈએ અહેસાસ થવો જોઈએ તો અવદારિક વૈક્રી અને આહારક વર્ગણાઓ થૂળ કહેવાય આ બધી વર્ગણાઓની અંદર સ્પર્શ રસ ગંધ અને વર્ણ ચારે ચાર લક્ષણો અથવા ગુણો એમાં હોય તેજસ અને કાર્બન એ સૂક્ષ્મ છે મનોવર્ગણા ભાષા અને શ્વાસોચ્છ્વાસ એ પણ સૂક્ષ્મ છે સૌથી સૂક્ષ્મ સૂક્ષ્માથી સૂક્ષ્મ કારમણો અને સૌથી સ્થૂળમાં સ્થૂળ પરમાણુ પરમાણુ કે સ્પર્શ રસ ગંધ ચારેય વસ્તુ એમાં હોય અહીંયા આપણે પૂતગળનું સ્વરૂપ પૂરું કરીએ છીએ અત્યાર પૂરતું પછી એને આપણે વિસ્તારથી લઈશું જેવો સમય સાસો જો હવે આપણે કાળનું વિશેષ સ્વરૂપ વિચારીએ છીએ અજીવ તત્વોમાં જે કાળ આઈ થિંક તમારા મનમાં આવે છે બંધા સુધી તમારી પાઇલમાં છે કાળનું મૂળ લક્ષણ આપણે વિચાર્યું કે વર્તના વર્તના એટલે નવાને જૂનું કરવું વર્તવું જુઓ હવે જુઓ ધ્યાન રાખો દ્રવ્ય માત્રની અંદર ગુણ અને પર્યાય રહેલા છે પર્યાય અવસ્થા કોઈ ને કોઈ અવસ્થા કોઈ પણ દ્રવ્યની કોઈ ને કોઈ અવસ્થા હોય તો એ અવસ્થાનું જે અવસ્થાંતર છે અથવા તો એમાં જે ફેરફાર પરિવર્તન જે થઈ રહ્યું છે એમાં જે સમય જાય છે એનાથી એ કાળ દ્રવ્ય સમજાય છે કાળનું કામ શું વર્તમાન્ય પર્યાય પર્યાય ઉત્પન્ન થઈ બીજી પર્યા એની પહેલા પર્યાય નાશ પામી એ નાશ પામી અને ઉત્પન્ન થયું એ જે ચાલી રહ્યું છે એ પર્યાયનું જે પર્યાંતર થઈ રહ્યું છે એની અંદર જે સમય જાય છે જે એ કાળનું સ્વરૂપ છે કાળને સમજવું હોય તો દ્રવ્યની આ ઉત્પાદ વ્યય ઉત્પાદ અને વ્યય ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું વ્ય એટલે નાશ પામવો એ ઉત્પાદ વ્યયની જે ધારા છે એ ધારા સમજવા માટે આ કાળ દ્રવ્ય તમને સમજાય જે વખતે આ ઉત્પાદ અને ચાલુ છે દ્રવ્યની અંદર તે જ વખતે દ્રવ્યનું જે મૂળ સ્વરૂપ છે એ શાશ્વત અને ધ્રુવ છે એમાં કોઈ ફેરફાર નથી થતો દાખલા તરીકે તમે સોનું લ્યો અને એનો હાર બનાવો પછી એને ભાંગીને તમે એની બંગડી બનાવો એને ભાંગીને તમે વીંટી બનાવો તો એનું પર્યાયનું બદલવું થયું એની જે હાર રૂપે જે અવસ્થા હતી એ બદલી અને બંગડી રૂપે કરી બંગડી રૂપે હતી અને તમે વીંટી રૂપે કરી વગેરે વગેરે એ વખતે પણ એમાં રહેલું જે દ્રવ્ય સોનું એ એવું નેવું છે સમજ તો દ્રવ્ય પોતાના મૂળ સ્વરૂપે કાયમ રહેવા વાળું છે માત્ર એની અવસ્થાઓ બદલાય છે આ જે અવસ્થા બદલાય છે એની અંદર જે સમય જાય છે એનાથી કાળની ગણતરી થાય છે પ્રશ્ન એવો છે કે હાર તરીકે જયારે હતું ત્યારે એની પર્યાય એની અવસ્થા એવી નહીં રહીને ના કોઈ પણ દ્રવ્યની અવસ્થા ક્યારેય પણ એક સરખી રહી ના શકે એની અંદર એની અંદર ઉત્પાદ વ્યય ચાલુ જ હોય ગુણની અંદર પણ ગુણાંતર ગુણની અંદર પણ રૂપાંતર થઈ શકે ગુણમાં પણ ફેરફાર થઈ શકે તમે કાચી કેરી લઈ આવ્યા બજારમાંથી બરોબર તો એ પૂજગણ છે ખરું તો એની અંદર સ્પર્શ રસ ગંધ અને વર્ણ ચાર વસ્તુ હોય ને આ એના ગુણ તો સ્પર્શની અંદર પહેલે તમે જ્યારે લઈ આવો ત્યારે એનો સ્પર્શ આમ કઠણ હોય બરાબર આપણે આવી ગયું ને સ્પર્શ આઠ પ્રકારના સ્પર્શમાંથી કઠણ હોય પછી જ્યારે પાકે ત્યારે સ્પર્શની અંદર ફેર પડ્યો બદલાડવું ને પોચો બન્યો સોફ્ટ થયો એ જ તમે લાવ્યા ત્યારે એનો રંગ કેવો હતો લીલો હતો ગ્રીન પાકી એટલે પીળો થયો તો રંગમાં ફરફ એ જ પ્રમાણેનો સ્વાદ તમે લાવ્યા ત્યારે ખાટો હતો પછી પાક્યા પછી મીઠો થયો ગંધ લાવ્યા ત્યારે એની ગંધ જુદી હતી અને પાક્યા પછી પણ એની ગંધ જુદી અને બહુ પાકી જાય પછી પહેલાં જ્યારે તમે લાવ્યા અને પાકી ત્યારે તમને એની ગંધ ગમતી હતી એટલે એને સુગંધ કહેવાય અને પછી બહુ જ પાકી ગઈ જ્યારે એટલે બગડી ગઈ જ્યારે ત્યારે દુર્ગંધ એક ભાઈને એવી ઠીવ નથી કહેતો હું આપણે ત્યાં કેરીના કરંડિયા આવતા હતા હવે તો ખબર ને શું આવે છે તો કરંડિયામાં ઘણી બધી કેરી હોય તો લે આવે તો પછી કાચી હોય શરૂઆતમાં પછી બે ચાર દિવસ પછી જુઓ તો એકાદ કેરી બગડી ગઈ હોય એટલે ભાઈ શું કરે કે બગડી કેરી છે ને લાવ પહેલાં એને એનો બગડેલો ભાગ કાઢી અને વાપરી લઈએ અને એક દિવસ દિવસ જોયું બીજી કાઢી બગડી તો એ પાછી કાઢી એનો પાછો એમ એમ કરતા આખા કરંડિયાની કેરી એને બગડેલી ખાધી હમ પહેલા કરતાં એ કેરી જે બગડેલી હતી એને કાઢીને ફેંકી દીધી હોત તો આડ વાત છે ભાઈ મને સમજણ ના પડી પછી આપણે સમજાવશું કેરી કેરીની સીઝન આવશે ને ત્યારે સમજાવીશ તમને તમે કરડી લઈને આપણે ઘરે હા આપું હા પ્રશ્ન એ છે કે કેરીને તો સમજણ પડી પણ સોનામાં સમજણ નથી પડતી એ સોનું તમે લો તો લગડી રૂપે હોય તો આમ સ્મૂથ હોય છે ને સપાટી પછી તમે એની બંગડી બનાવો ઓલી કરકરવાવાળી અને તમે આમ હાથ ફેરવો તો કરકશ લાગવાની બદલાવાનું હું ક્યાં ના પાડું દ્રવ્યો તો એમાં જ રહેવાનું છે પર્યાય બદલાય છે તો આ ગુણને પર્યાય બદલાણી ને સ્પર્શ ગુણ છે એનો સ્પર્શની પર્યાય બદલાણી ને હં સોનામાં ગંધ નથી હોતી એટલે એની ચિંતા નથી એને સોનાને કાટ ના લાગે પણ ચળકાટમાં ફેર પડે સોનાના ચળકાટમાં ફેર પડે કે નહીં તમને ક્યાં પૂછું છું યાર આ લોકોનું પૂછ્યું પછી આપણે કયું સેશન છે તેરમું ને અરે ત્રીજું ને ત્રીજું તેરમાં જેવું કેમ લાગે છે આ ત્રીજું સેશન મને ભૂલી જાઉં છું અને મારે પ્રશ્ન રિપીટ કરવાનો છે ભૂલાઈ જાય છે બરાબર સમજાણું હવે તો એ કાળનું સ્વરૂપ કેવું છે તો કે એ કાળનો નાનામાં નાનો અવિભાજ્ય એ કેવળીના જ્ઞાનની અંદર પણ એનો બે ભાગ ન થઈ શકે એને સમય કહેવાય એક સમય પણ કેવડીને એ સમય જાણ જાણી શકે આપણે ના જાણી શકીએ સમયનું જ્ઞાન માત્ર કેવડી ભગવાનને હોય જો ત્રણ વસ્તુ એવી છે કે જે કેવડીના જ્ઞાનની અંદર આવે કેવડી જ જાણી શકે એક છે સમય બીજો છે પ્રદેશ અને છે પરમાણુ સમય પ્રદેશ અને પરમાણુને માત્ર કેવડી ભગવાન જોઈ જાણી શકે એ સિવાય કોઈ જાણી શકે સમય પ્રદેશ અને પરમાણુ ત્રણ વસ્તુ કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોઈ પણ જો હોય કોઈ વસ્તુ તો આ ત્રણ છે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય કે જેના ફરી બે ભાગ ના થઈ શકે એવું કારણનું જે નાનામાં નાનું સ્વરૂપ એને સમય કહેવાય એ કેવડી ગમ્ય સમજાણું આ કાળના કોષ્ટકની અંદર આપણે કોષ્ટક લઈએ છીએ કોષ્ટક લેખ્યાલ આવે ટેબલ એમાં બે જગ્યા એવી આવશે કે જ્યાં અસંખ્યાત શબ્દનો પ્રયોગ થયો છે એક અહીંયા આવશે કે અસંખ્યાત સમયનો એક આવલિકા થાય આવલિકા એ શબ્દ છે આંખનો એક પલકારો મારો ને એની અંદર અસંખ્યા જ સમય એને નિમેશ માત્ર કહેવાય આંખના પલકારાને નિમેષ કહેવાય નિમેશ માત્રમાં અસંખ્યા જ સમય જાય કે જે સમયની તમે ગણતરી ના કરી શકો એટલા સમય ગયા તો એ ઇમેજિન કે કેટલો સૂક્ષ્મ કાળનો એ ભાગ છે એવા અસંખ્ય સમયની એક આવલિકા અને એવી બસો ને છપ્પન આવલિકા ભેગી કરો અને જેટલો એને એક ક્ષુલ્લક ભાવ કહેવાય અને એક ક્ષુલ્લક ભાવ ભાવ એટલે ખ્યાલ જન્મ જીવન જન્મથી મૃત્યુ સુધીની વચ્ચની સ્થિતિ એ જીવન એને ભવ કહેવાય ક્ષુલ્લકનો અર્થ છે તુચ્છ નાનો એકદમ જેને આપણે કહીએ કે ગણતરીમાં પણ આપણે ના લઈએ એવું એવો ક્ષુલ્લક ભાવ નિગોદના જીવોને હોય શું નિગદના જીવોનું આયુષ્ય કેટલું હોય બસો ને છપ્પન આબલિકાનું સમજાણું અને એવી સત્તરથી કંઈક અધિક ક્ષુલ્લ ભાવ એક શ્વાસ આપણે લઈ અને મૂકીએ એમાં જે સમય જાય એ સત્તરથી કંઈક વિશેષ શુલ્કભાવ એટલે એમ કહેવાય શાસ્ત્રકારો એમ કહે છે કે આપણે એક શ્વાસ લઈને મૂકીએ ત્યાં સુધીમાં એટલા સમયમાં નિગોદના જીવો સાડે વખત જન્મ મરણ કરે છે અને જ્ઞાનીઓ એમ કહે છે કે જન્મની જન્મમાં પણ દુઃખ છે જીવને એનાથી અધિક દુઃખ મરણ વખતે છે જો તમે જોજો કે મોટા ભાગે તમે જોયું હશે કે માણસ મૃત્યુ પામે એ પહેલાં બેભાન થઈ જાય છે લગભગ કેમ કે દુઃખની માત્રા એટલી વિશેષ છે ત્યારે કે સહન નથી કરી શકતું માણસ અનકોન્શિયસ કેમ થાય એને એને જ્યારે કોઈ ઈજા થાય ત્યારે અનકોન્શિયસ થઈ જાય છે કેમ એ જ્યારે ઈજા થઈએ ને એવી કે જે ઈજાને સહન ન કરી શકે એટલે અનકોન્શિયસ થઈ જાય છે એ જ પ્રમાણે મરણ વખતે એને એટલી વેદના છે એટલી પીડા છે કે એ અનકોન્શિયસ થઈ જાય છે તો એવું મરણનું દુઃખ એક શ્વાસની અંદર સાડે વખત નિગતના જીવોને હોય છે એને નરકના જીવો કરતાં પણ નિગદના જીવોને દુઃખની માત્રા સવિશેષ હોય છે અને એ નિગોદર જવા માટે આમ તો મૂળમાં આપણે નિગોદમાં હતા પણ હવે એક સિદ્ધ પરમા એક જીવ સિદ્ધ થયા એ સિદ્ધ પરમાત્માની કૃપાથી આપણે નિગોદમાંથી બહાર નીકળ્યા અને એમ કરતા કરતા કરતા મનુષ્ય હજી પણ આપણે નિગોદમાં જઈ શકીએ નિગોદમાંથી નીકળ્યા પછી અનંતવાર તમે નિગોદમાં જઈ શકો પણ શરત એક જ તમારે નિગોદમાં જવું હોય તો એક જ કામ કરવાનું ભગવાનની આજ્ઞા ઉપર તમે પગ મૂકીને ચાલો તો તમારા માટે નિગોદના દ્વાર ખુલી જાય દર્શન મોહનીય કર્મનું ઉત્કૃષ્ટપણું જીવને જ્યારે થાય ત્યારે એના માટે નિગોદના દ્વાર બોલી જાય છે બાકી મહાપાપ કરે કે ભયંકર હિંસા કરે તો નર્કમાં જાય નિગોદમાં ન જાય નિગોધની અંદર મિથ્યાત્વ પૂર્ણપણે ગાઢ રૂપે ત્યાં પ્રવર્તું હોય છે અને એ મિથ્યાત્વ એટલે પ્રભુની આજ્ઞાનો અનાદર માટે ત્યાં આમ કીધું કે મિતરાગનો ધર્મ પરમ શાંત રસમય પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો જીવના અનધિકારીપણાને લીધે અથવા સત્પુરુષના સમજાતું નથી યોગ વિના આપણે સમજાતું નથી છતાં પણ તેમ છતાં પણ તેના જેવું જીવને પરમ ઉપકારી એવું કોઈ તત્વ આ વિશ્વમાં નથી એવો નિશ્ચય અને નિર્ણય કરવો ન સમજાય આપણને આપણો આપણે એવા યોગ્યતા આપણામાં ન હોય તો પ્રભુની આજ્ઞા પ્રભુની વાત આપણને ન સમજાય અને આપણને એવા કોઈ સદગુરુ ન મળ્યા હોય તો આપણને સમજાવી ના શકે છતાં પણ પ્રભુની વાતમાં ત્વમે પ્રભુ આપ સાચા છો સમજણ ક્યારે પણ એમના કહેવું ન સમજાય તો એમ કહેવું કે મને સમજાતું નથી પણ ક્યારેય એમના કહેવું કે ભગવાન વાત ખોટી છે અનંત ઉપકાર એ સિદ્ધ પરમાત્મા પણ આપણે ખબર નથી કયો જીવ કયા સિદ્ધ પરમાત્મા આપણને બહાર કાઢે માટે આપણે અનંત સિદ્ધ પરમાત્માને વંદન કરીએ છીએ નમો સિદ્ધાળવસ્થાની અંદર ક્યારે એમ વિચાર્યું હોય કે કહ્યું હોય કે પ્રભુની વાત અથવા પ્રભુની વાત વાણીમાં કોઈ શંકા કરી હોય સંદેહ કર્યો હોય સાચી છે ખોટી છે કર્યું હોય તો એનું પ્રાયશ્ચિત કરું હા પ્રાયશ્ચિત જરૂર કોઈ પણ પાપનું પ્રાયશ્ચિત જરૂર છે દરેક પાપનું પ્રાયશ્ચિત હોય પણ આ પાપનું પ્રાયશ્ચિતમાં લોહીના આંસુ અંદરથી એક એવી પ્રકારનો તમને પ્રયાશનો ભાવ આવે કે આંસુની ધાર થાય તમારા આંખમાંથી કે અરે અમે શું કર્યું નગરવા સ્વામીના જીવનનો એક પ્રસંગ છે પોતે સ્થાનકવાસી હતા ને નુરા સ્વામી લલ્લુજી મહારાજ તો સ્થાનકવાસી એ જમાનાની અંદર મૂર્તિના વિરોધી હતા તો ગામની અંદર બધા સ્થાનકવાસીના લગભગ ઘરો હતા તો છોકરા બધા ભેગા થાય તો દેરાસર જાય અને પથરા લઈને મૂર્તિ ઉપર ફેંકે મૂર્તિ વિરોધી લલિત મહારાજ કે મેં પોતે નહોતું કર્યું આવું પણ જે બધા છોકરાઓ કરતા તેની સાથે હતો તો આજે કે એનો મને એટલો પશ્ચા થાય છે એટલો પશ્ચાતાપ થાય છે કે આ કેવું ઘોર પાપ કર્યું કે જે આપણને નિગોદમાં લઈ જાય પશ્ચાતાપ કરો તો તમે એ મુક્ત થઈ શકો નિગને યોગ્ય બાંધેલું કર્મ પણ તમે એને ધોઈ શકો છો નિગળ જેવણી એક મનુષ્યની શ્વાસોસ્વાસની વાત છે એક મનુષ્ય પણ કોણ યુવાન તંદુરસ્ત અને તંદુરસ્ત મેઇનલી અને યુવાન એનો એક મધ્યમ ગતિનો જે શ્વાસ લેવો અને મૂકવો એટલા સમયની અંદર પછી એક કરોડ સડસઠ લાખ સિત્યોતેર હજાર બસો ને અથવા પાસઠ હજાર ભાવ અથવા ત્રણ હજાર સાતસો આ જે રકમો છે ને બધી એ આ લોકોને હમણાં જે તમારા કમ્પ્યુટર છે ને બધા કમ્પ્યુટરની અંદર આ બધી રકમો ફિટ થાય છે એની જે બિટ્સ કે ચીપ્સ કે જે કંઈ કહે તમે એની અંદર આટલા એના આવે છે આ બધા રકમ છે આ બધી રકમો એ બધી એમાં આવે છે તમે જોજો તો કોઈને ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હોય એને ખ્યાલ આવશે બે ચાર કદાચ આમ તેમ હશે પણ લગભગ આ આ આ માપ છે એનું એનો એક મુહૂર્ત એક મુહૂર્ત એટલે બે ઘડી અથવા અડતાલીસ મિનિટ તો અડતાલીસ મિનિટની અંદર આટલું આટલી આવળીકા આટલા ક્ષોલ્લક ભાવ અને આટલા શ્વાસોચ્છ્વાસ એવા ત્રીસ મુહૂર્તમાં એક અહોરાત્ર અહોરાત્ર એટલે ચોવીસ કલાક પંદર અહોરાત્રનું એક પખવાડિયું પક્ષ અથવા પાક્ષિક બે પખવાડિયાનો એક મહિનો બે મહિનાનો એક ઋતુ ત્રણ ઋતુ એટલે છ માસ એક અયન તમને ખબર છે ઉત્તરાયણ ને આપણું ઉત્તરાયણ ઉત્તર અયન ઉત્તર અયન એને ઉત્તર તરફ પૃથ્વીનું ઢળવું અને પછી દક્ષિણ આવે જાન્યુઆરીની ચૌદ તારીખ અને જુલાઈની જુલાઈમાં તમને ખ્યાલ હોય તો આપણે ચોમાસું બેસે એ વખતે બદલાય ઋતુ એનું એક અયન બે અયન એક વર્ષ બાર વર્ષનો એક યુગ વીસ યુગ એક શતાબ્દી એટલે સો વર્ષ અને ચોર્યાસી લાખ વર્ષ એક પૂર્વાંગ અને ચોર્યાસી લાખ પૂર્વાંગનો એક પૂર્વ અથવા સિત્તેર ને સાહીઠ અબજ વર્ષ ઇક્વલ ટુ એક પૂર્વ ચાલો હવે અહિયાં સુધી ગણતરી છે ક્યારે પાંચ વર્ષ લખ્યા છે ભગવાન ઋષભદેવનું અને અત્યારે વિહરમાન વિષ તીર્થંકર પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રમાં એમના આયુષ્ય કેટલા ચોર્યાસી લાખ પૂર્વ અહીંયા શું કે છે એક પૂર્વ એની અંદર સિત્તેર હજાર પાંચસો સાહીઠ અબજ વર્ષથી ગુણો એટલું આયુષ્ય ઋષભદેવ ભગવાનનું હતું અને એટલું જ આયુષ્ય અત્યારે મહાવી ક્ષેત્રમાં વિહરમાન વિસતીકરના પણ એટલા જ આયુષ્ય એમાં ઋષભદેવ ભગવાન ત્યાંશી લાખ પૂર્વ સુધી પોતે સંસાર્ય અવસ્થામાં હતા એક હજાર વર્ષ દીક્ષા પર્યાય અને પછી એક લાખ પૂર્વ એમાં એક વર્ષ ઓછા એટલો કેવડી પર્યાય હવે અહીંથી એનું કોષ્ટ બદલાય છે પલ્યોપમ આવે છે અસંખ્ય વર્ષનું એક પલ્યોપમ પલ્યોપમ એટલે પલ્ય એટલે કુબો કુવાની જેને ઉપમા આપવામાં આવી છે એને પલ્લ્ય ઉપમા કહેવાય ઉપમમ એટલે ઉપમા પલ્લ્ય ઉપકૂવો કેવો કૂવો કયા કૂવાની તો કે એક યોજન પહોળો એક યોજન લાંબો એક યોજન ઊંડો આવો એક કૂવો કલ્પો એની કલ્પના કરો એમાં સાત દિવસના જન્મેલા યુગલિક બાળકના માથાના વાળ લઈ અને એના એટલા ટુકડા એવા ટુકડા કરવાના કે ફરી તમે એ ટુકડાના બે ટુકડા ના કરી શકો એટલા સૂક્ષ્મ ટુકડા કરી અને એ આખો કૂવો ભરી દેવાનો એ કેવો ભરવાનો તમારું કિચનમાં હોય છે ને એનું કોમ્પેક્ટર એ કોમ્પૅક્ટરને જેવું કે એક કૂવા ઉપરથી ની ચતુરંગી સેના પસાર થઈ જાય બરાબર સાંભળજો તો પણ એક કૂવામાં ટુકડો આગો પાછો ન થાય એટલું કમ્પેક્ટ હવે તમને કામ સોંપું એમાંથી એક ટુકડો દર સો વર્ષે બહાર કાઢવાનો અને એમ કરતા કરતાં જ્યારે એ આખો કૂવો ખાલી થઈ જાય એમાં જેટલો સમય લાગે એને એક પલ્યોપમ કહેવાય સમજણ નહીં સમજણ મગજકામ નહીં જ કરે એને અસંખ્યાત વર્ષ બરાબર હોય ત્રણ પલયો પંગનું યુગલિકની અંદર યુગલિક યુગલિકોમાં ત્રણ પલ્યો પંગનું આયુષ હોઈ શકે ત્યારે એ વાતની બાજુ હમણાં હવે આ પલ્યો પ્યાલ આવી ગયો ને અબજો અબજો અબજો વર્ષ હવે એવા એક કરોડને એક કરોડે ગુણી એને દસે ગુણો આના એટલા પલ્યોપમ એટલે કે ના દસ કોળા કોળી કોળાકોળી એટલે કરોડને ગુણ્યા કરોડ અને દસ એટલે એને ગુણો દસે એટલા પલ્યોપમનો એક સાગરોપંપ સાગરોપંપ એટલે જેને સાગરની ઉપમા આપવામાં આવી છે સાગરો સાગરની અંદર કેટલા પાણીના ટીપા હોય ગણે છે કે તમે લોકો એને સાગરોપમ કહેવાય સમજણ હવે એવા એક કરોડ ને એક કરોડે ગુણો એને દસે ગુણો એવા દસ કોડા સાગરોપમ ઇક્વ ટુ વન અવસરપીણી અને વન અવસરપીણી એ અવસરપણી ને ઉત્સરપણી બંને ભેગી કરો એટલે વીસ કુળા કોળી સાગરોપમ એ કો એક કાળચક્ર આપણું અસ્તિત્વ કેટલા વખતથી છે અત્યાર સુધીમાં અનંતાકાળચક્રો સમજી રાખો અનંતાકાળચક્ર હજી જો જીવ સમજે ને તો એના માટે અનંતાકાળચક્રો ઊભા જ કારણ કે એવા અનંતા કાળ ચક્રોને તમે ભેગા કરો ત્યારે એક પૂતગલ પરાવર્તન કાળ કહેવાય પૂતગલ પરાવર્તન કાળ એટલે શું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ આ પાંચ પ્રકારના પરાવર્તન છે પૂતગલ પરાવર્તન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ હું તમને ખાલી એક જ દાખલો આપીશ ક્ષેત્રથી ક્ષેત્રથી કાળ પૂલ પરાવર્તન કોને કહેવાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ બરાબર હું તમને ખાલી ક્ષેત્રનો દાખલો આપું એટલે ખ્યાલ આવે છે આ લોકાશ છે ને જે આ લોકા બતાવી હતી ને તમને બરાબર ચૌદ રાજલોક ચૌદ રાજલોકની અંદર અસંખ્ય પ્રદેશ છે એ આપણે વાત થઈ ગઈ ને એ અસંખ્ય પ્રદેશમાં પેલેથી માંડી અને ક્રમસર છેલ્લે સુધી જીવ એક પછી એક ક્રમસી ક્રમસી મરણ વડે સ્પર્શ કરે એક એક પ્રદેશને એમાં જેટલો સમય લાગે અને ક્રમસર જો ત્યાં પહેલા પ્રદેશમાં એ મરણ વડે સ્પર્શ કર્યો પછી ગમે ત્યાં ઉત્પન્ન થાય તો એ ગણતરીમાં ના આવે કાળની ગણતરીમાં આવે પણ આ ગણતરીમાં ના આવે તો પછી ક્યારે પછી ગણતરી શરૂ થાય ને તો બીજા પ્રદેશમાં એ જ્યારે મરણ વડે સ્પર્શ કરે ત્યારે એમ કરતા કરતા કરતા ક્રમસ ત્રીજો ચોથો પાંચો એ વચમાં વચમાં કેટલાય કોઈ પણ જગ્યાએ ઉત્પન્ન થયું એને ગણતરીમાં નહીં લેવાના છેલ્લું જ્યારે પ્રદેશને મરણ વડે સ્પર્શ કરે એમાં જેટલો કાળ જાય એને સૂક્ષ્મ ક્ષેત્ર પૂતગળ પરાવર્તન કાળ કહેવાય આવું પૂજગળ પરાવર્તન જીવે દ્રવ્યથી અનંતવાર ક્ષેત્રથી અનંતવાર કાળથી અનંતવાર ભાવથી અનંતવાર અને ભાવથી અનંતવાર કર્યું જ્યારે ભવ્ય જીવને ભવ્ય અને ભવ્યની અંદર આ ફરક છે ભવ્ય જીવને છેલ્લું પરાવર્તન કાળ આવે જ્યારે કે હવે એ પહેલા પ્રદેશ ઉપર મરણ વડે સ્પર્શ કર્યો ને પછી છેલ્લા પ્રદેશ ઉપર મરણ સ્પર્શ કરે પછી ફરી વાર એ પ્રદેશ ઉપર મરણ વડે સ્પર્શ નથી કરવાનો એ જ બીજા ઉપર કર્યું પછી બીજી વાર ફરી વાર નથી કરવાનું એવી રીતે જ્યારે છેલ્લું પરાવર્તન આવે એને ચરમ ચરમાવર્ત કહેવાય ચરમ આવર્ત છેલ્લું આવર્ત છેલ્લો ફેરો એ જ્યારે આવે એ માત્ર ભવ્ય જીવને આવે અભવ્યને ક્યારે પણ ના આવે એ ચરમાવ્રતમાં જ્યારે જીવ આવે ત્યારે પછી ત્યાર પછી જ એને મોક્ષ મોક્ષ પ્રત્યેની અથવા મોક્ષ માટેની એની યોગ્યતાની શરૂઆત થાય છે આવું પરાવર્તન અનંત કર્યા છેલ્લું એટલે ચરમાવ્રત જેને કહેવાય ચરમ એટલે છેલ્લું ચરમ આવર્ત એટલે પરિવર્તન છેલ્લું પરાવર્તન ક્યારે કહેવાય કે મરણ વર્ણેને પહેલાં પ્રદેશ ઉપર સ્પર્શ કર્યું ફરીવાર હવે બધે જશે પણ એ પહેલા ઉપર ફરીવાર નહીં આવે ક્યારે પણ બીજા ઉપર એક મોત કર્યા પછી બીજા ઉપર ફરીવાર નહીં આવે એ જ પ્રમાણે બધાએ અસંખ્ય પ્રદેશો પ્રત્યે ફરીવાર ક્યારે એમાં એમાં જ જીવ ફરે અને છેલ્લે એટલે આ જે કાળ છે એને ચરમાવર્તનો કાળ કહેવાય ચરમાવર્તમાં ભવ્ય જીવ જ આવે અભવ્ય જીવ ક્યારેય પણ ના આવી શકે અને એ ચરમાવર્તમાં આવેલો જીવ મોક્ષની લાયકાતવાળો કહેવાય મોક્ષ માટેની યોગ્યતાવાળો કહેવાય આજે મોક્ષો ઘણો દૂર છે પણ એ ચરમાવર્તમાં આવ્યો એટલે હવે એનો મોક્ષ નિશ્ચિત થયો ક્યારે છેલ્લું આવડ છે પછી તો ઘણા બધા સ્ટેજિસ છે ને પછી કોઈક લખશું લઈશું અત્યારે આપણે આપણે જાણ માટે આટલું ઘણું છે હવે અવસરપેઢીનો અને ઉસરપેઢીનો આપણે વિચાર કર્યો દસ કુડાકોડીની સાગરોપમની એક અવસરપેઢણી દસ કુડાકોડી સાગરોપમની એક ઉત્સરપેળી હવે જુઓ એ દસમાંથી ચાર કુડાકોડી સાગરોપમ અવસરપીણીને આપણે લઈએ છીએ અત્યારે ચાર કુડાકુળી સાગરોપમ એને સુષ્મા સુષ્મા નામ આપ્યું છે એટલે અત્યંત સુખ ત્યાં સુખ સુખ યુગલિક કાર છે ચાર કોડાકોડી ત્યાં ધર્મ ન હોય બરાબર સાંભળે ત્યાં ધર્મ ન હોય તીર્થંકર પરમાત્મા ન હોય કોઈ કેવડી પરમાત્મા ના હોય કોઈ સાધુ સાધુ ના હોય માત્ર ત્યાં યુગલિકો યુગલિકો એટલે એક પતિ પત્નીને એક યુગલ જન્મે એમાં એક પુત્ર હોય ને એક પુત્રી હોય અને જે યૌવન અવસ્થામાં આવે એને પતિ પત્ની તરીકેનો વ્યવહાર કરે અને મરણ પહેલાં અમુક વખતે ફરી એક યુગલને જન્મ આપે અને પોતે મૃત્યુ પામે એ યુગલને જન્મ આપ્યો ફરી પાછળ એ જ વ્યવહાર અને એ જ એને યુગલિક કહેવાય એ યુગલિક ધર્મ કહેવાય એ વખતે એમને કલ્પવૃક્ષ કલ્પવૃક્ષ કામધેનુ વગેરેથી પોતાનો જીવન વ્યવહાર કરે એમનો આહાર પણ બહુ અલ્પક હોય વગેરે ત્રણ દિવસે ચાર દિવસે આહાર હોય બૌડ જેટલો આહાર હોય આમળા જેટલો હોય વગેરે ચાર આપણા સાગરપમની વ્યાખ્યા કરી ને તો ચાર કોડાકોડી સાગરુપમ સુધી પહેલો આરો બીજા આરાની અંદર થોડુંક ઓછું હોય એટલે એને ખાલી સુષ્મા કીધું એટલે માત્ર સુખનો થોડુંક અભાવ હોય થોડુંક હોય પણ લગભગ કર્પર જ પોતાનું જીવન ચાલતું હોય પછી ત્રીજો આરો આવે ત્યાં મોટા ભાગનો સમય હવે બીજો આરો જે છે ત્રણ કોળાકોડી સાગરુપમનો અને બીજો આરો ત્રીજો આરો જે છે એ બે કુળા કોઈ જયારે વીતી જાય છે પહેલા તીર્થંકર પરમાત્મા જન્મ થાય આપણા ઋષદેવ ભગવાન આ અવસર્પણ કાળના પ્રથમ તીર્થંકર ત્રીજા આરાના અંતે પોતે એમનો જન્મ થયો એ પહેલાં થોડી કુલકરોનું રાજ્ય થાય અને વગેરે વગેરે આવે છે દસ કુલકરો હોય એ પ્રમાણે પછી જેમ જેમ કલ્પવૃક્ષો બધા સુકાવા માંડ્યા અને લોકોને જે ઈચ્છિત વસ્તુઓ ન મળવા માંડી એ વખતે ઋષભે ભગવાન રાજગાદી ઉપર જ્યારે આવ્યા ત્યારે એમણે લોકોને બધી ત્રણ કળાઓ બતાવી જીવન માટે ત્યાં સુધી એને કોઈ જરૂર નથી પડી કલ્પવૃક્ષોથી પોતાનું જીવન ચાલતું અસી મસી અને કૃષિ અસી એટલે બધા તમારા હથિયારો એમાં તમે જે રસોડામાં જે વાપરો છો ને એ પણ આવી જાય પછી મસી એટલે સાહી લખવાની કળા અને કૃષિ એટલે આ ત્રણ કળાઓ એમણે બતાવી એમાં બ્રાહ્મી અને સુંદરીનું આવે બ્રાહ્મીએ લખવાની કળા બતાવી સુંદરી પાસે ઘણી બધી બીજી આર્ટ અને એ બધું બતાવ્યું તો આ ત્રણ કળા બતાવવાથી લોકો પોતે પોતાની મેળે પોતાનું અન્ન ઉત્પાદન કરી અને પોતે પોતાનું ગુજરાન હવે જુઓ અહીંયા એક બીજી વાત કરી આપણે આ શરૂઆત થઈ અને પછી તીર્થંકર પરમાત્મા ઋષિભે ભગવાન પોતે ત્યાંશી લાખ પૂર્વ સુધી સંસારમાં રહી રાજાપણે રહી અને બધું આ બધું વ્યવસ્થા કરી પછી પોતે દીક્ષા લીધી એક હજાર વર્ષનો દીક્ષા પર્યાય પૂરો કરી અને પોતે કેવડું જ્ઞાન પ્રાપ્ત કર્યું સમર સ્થાપના કરી ધર્મની સ્થાપના કરી તો ત્યાં સુધી આ ચાર કોડાકોડી પહેલો આરો ત્રણ કોળાકોડી બીજો આરો ચાર ને ત્રણ સાત અને બે કુળાકોડીનો ત્રીજો આરો નવ કોળાકોડી બરોબર આ અવસરપીણી એ પહેલાં ઉત્સરપેણી હતી એ ઉત્સરપેણીની અંદર પણ છેલ્લા ત્રણ આરા જે હતા એ નવ કોળાકોડીના હતા કે જે આરામાં એ નવ એ નવ કુળાકોડીમાં ધર્મનો હતો આ અવસરપેણી પૂરી થશે ને એટલે ઉત્સરપેણી શરૂ થશે એમાં પહેલી બીજી બે પહેલા બીજી બીજા આરામાં ધર્મ નહીં હોય ત્રીજા આરાની શરૂઆતમાં ધર્મ થશે અને ત્રીજો આરો પૂરો થશે અને ચોથો આરો બેસશે જ્યારે એના નેવ્યા નેવ્યાશી પખવાડિયા પૂરા થશે એને ચોવીસમાં તીર્થંકર પાડવામાં છે અને એમના નિર્માણ પછી યુગલિક કાળ શરૂ થશે અને ત્યાર પછી જે ત્રણ આરા બે કુળાકોળી ત્રણ કુડાકોળી અને ચાર કોળાકોડી નવ કોળાકો અઢાર કોળાકુળી સાગરોપમ પ્રમાણ કાળની અંદર ધર્મ નથી ઉત્સરપેણીના છેલ્લા ત્રણ અવસરપેઢણીના પહેલા ત્રણ આરા એનો કાળ કેટલો તો કે ઉઠસરપીણીના પહેલા છેલ્લા છેલ્લા ત્રણ એટલે બે ને ત્રણ પાંચ ને ચાર નવ અને અવસરપીણીના પહેલા ચાર ને ત્રણ સાત ને બે નવ આ અઢાર કુળાકુળી સાગરોપમ ધર્મ નથી યુગલિકમાં ધર્મ નથી યુગલિક યુગલિક અવસ્થાની અંદર માત્ર બે કુળાકૂળી સાગરોપમ એમાં થોડાક વર્ષો કાઢી નાખવાના છઠ્ઠા આરાના અને પેલા બીજા આરાના ત્રણ આરાના વર્ષો કાઢી નાખવાના એટલા જ આરાની એટલા જ સમયની અંદર ધર્મ છે એટલે સમજી લો કે બે કુળાક તમે લઈ લો ઓલું તમે થોડુંક બાદ નાખો તો એની કંઈક ગણતરી ના કરો તો બે કુડાકૂળી સાગરોપમ વીસ કોડાકુરીમાંથી બે કોડાકુ માત્ર સાકરોપમ ધર્મ છે આપણા સદભાગ્યે આપણે એ કાળની અંદર આપણે અત્યારે છીએ કે જ્યાં ધર્મ છે મારે તીર્થંકર પરમાત્મા નથી પણ આવું ભરતક્ષેત્ર અને એરાવત ક્ષેત્રની વાત કરું મહાવેર ક્ષેત્રમાં કાયમ માટે ધર્મ હોય પણ આપણે અહીંયા જન્મ્યા છીએ તો આપણા માટેની વાત છે તો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને અત્યારે અહીંયા ધર્મ મળ્યો છે આ પાંચમો આરો પૂરો થશે એટલે છઠ્ઠા આરાની અંદર ધર્મ નથી અને ઉત્સર્પણી શરૂ થશે એના પહેલા બીજા આરામાં ધર્મ નથી ત્રીજા આરાની શરૂઆતની અંદર નેવ્યાશી પખવાડિયા ગયા પછી પ્રથમ તીર્થંકર પદ્મનાભ જે શરણિક મહારાજાનો જીવ એ તીર્થંકર રૂપે જન્મ લેશે ત્યારથી ધર્મની શરૂઆત થશે ત્યાં ચતુર્વીશ સંઘની સ્થાપના કરી વિચાર કરો કે એક કાળચક્ર ની અંદર વીસ કોળાકોડીનું એક કાળચક્ર એમાં માત્ર બે કોળાકોડી સાગરૂપમ ધર્મ એમાં આપણું કમભાગ્ય એટલું કે આપણે તીર્થંકર પરમાત્માની હાજરી નથી પણ સદ્ભાગ્ય એટલું કે તીર્થંકર પરમાત્માની વાણી અને તીર્થંકર પરમાત્માની પ્રતિમાજી અને તીર્થંકર પરમાત્માના ઉપદેશકો એવા ગુરુ આચાર્ય ઉપાધ્યાય સાધુ રૂપે આપણી પાસે અહીંયા અસ્તિત્વ ધરાવે છે અને આપણા માટે એ પરમ ઉપકારી હવે જો આપણે આત્માનું કલ્યાણ ના કરીએ તો દુર્ભાગી આ જગતની અંદર કોઈ હોય ના શકે સમજાય તો પૂતગલ સંગીત અને રંગી તો ઘણા બને આપણે હવે પ્રભુ સંગી અને પ્રભુ રંગી બની આપણે એ જ ભાવના તો ઉત્સરપીણી અવસરપીણીનું આ સ્વરૂપ બે એમાં આવી ગયું ચોથો આરો એક કોળાકોડી એમાં બેતાળીસ હજાર ઓછા એના એ બેતાળીસ વર્ષમાં પાંચમો અને છઠ્ઠો આરો આવી જાય સમજાણું અને ત્યાર પછી આપણે આ તો લઈ લીધું હવે આપણે બ્રેક છે ને હા કેટલી એટલે કાળચક્ર લઈ લીધું ખ્યાલ આવી ગયો તમને હા કાળચક્રત હમણાં કાળચક્ર ચાલતું બધાને ખ્યાલ તો આવ્યો ને કાળચક્ર ચાલતું હતું ઘણી વખત તો લોકો ભોજનમાં મેં એ લોકોને કહ્યું હતું તમે કઈ લાઈટ રાખજો એટલે એની અસર બહુ ના થાય કારણ કે આપણને પૂતગલની અસર બહુ થાય છે ને હવે આઈ થિંક દોઢ વાગે કીધું છે ને અઢી વાગે તો કેટલા વાગે